જો માક દવા દવે સાલ બરાબર એ દેખાવ પણ હોય બરાબર લઈ દીધી હે નહી જો એ સાલ છે કે દાતી નહી જવાતી હ સંજોગ મળતો ન જ ના જો એલાસ સા એક બે સેકન્ડ એવિડન્સ સુ આપણ ઉભા કરે બોલાવા આવે હ આ આપ 50 સુધી નતા જતા તમારો दादा अमेरिका जाए तो महात्मा भावों व्यवस्थित उभू थ दादा न जगत कल्याण की भावना है यधारे व्यवस्थित ऊंू थी जगत कल्याण जगत कल्याण भावना ઘર ના પૈસા વ્યવસ્થિત બેઠી છે પૂરેપૂરી શ્રદ્ધા તો સમજાય આપડે ભાઈ અમારી તમારી તૈયારી કરી રહ્યા છે વધારે સારું થાય વધારે પ્રગતિ અંદર નીકળી જાય ના જરૂર આવે છે આ બધા થયા કરે યાર હોય દોડે ને બટર વસ્તુ છે ને એ પરદેશના માટે સારી છે આપણા દેશના માટે બટર સારી નથી પછી જાય દવા ના આવે તો પછી ખરી વચે તો સારું પચતું તો દવા આવી નથી ને બટર ખાસ નહીં મોડું હોય તો કાતું જ દહી તરાડવું જ નહીં ના ભાડે ના ભાળે કાતિ ચેરિયે નાડવું નહીં ના તે બહુ નસાન કરેગા આ પણ એક રકડો ની ગાળી ગાઈ જાય નસ બહુ નમરે છે ને અઢી છે અઢી પડી ગઈ લી જેમ આ તો તરીતા આવતા હતા શું જો કસ કે છે ની તે આ સાંતીક મત થાય ને હું એજ કરું છું આપણે જતા હોઈએ અને આપણને માગે ત્યારે આપડે કરવું છું ના હોય તો હું દસ પંદર પૈસા આપું ના હોય તો હું નથી આપતો હવે આપડે નઈ એટલે ઈ આપણે હાથ ફેલાવીએ ભીગારી આપણી પાસે હાથ ફેલાવીએ અને આપણે એટલે એમ કરીએ તો ચાલે વિચાર દરરોજ ના નહીં લાગે આપડે એ છે બનતા ધ્યાન બહુ નહી કર્યું ધ્યાન ભેગું થાય તો આર્તપુત્ર નું ફંડ એટલે આપડો અમુક હક જ થઈ જાય છે એ લોકો આપણને ટેક્સી માં ફરવાનું કે છે પણ આપણે આપણે પૈસા આપડે બચાવવા માટે આપડે બસ માં ફરીયે છે બીજો કઈ ફેરફાર નથી હોતો આ તો જે રજાનો ખર્જો તો આપડાથી થાય નહીં 2000 નો ખર્ચ તો આપણે કરીએ નહીં એટલે એમ ખોટું કહી દે કે અમે આમ ગયા હતા તો એ લોકો આપી દે બધા લોકો એમ જ કરે છે ઓહો આ તો દાદા ઈ છે હું લઈને આવ્યો છું રજા લઈને તો મને 600 રૂપિયા મળવાના એટલે આ તો હકનું જ હોય છે દાદા તે વર્તે એક વખત આપે હા એકના વર્તે 100 રૂપિયા આપે ના WhatsApp 2100 2100 હા તમને લાગે છે મારે અમારે કંપની માં કેવું છે કે પાસ લેવાનું હોય એ ફર્સ્ટ ક્લાસ નો આપે એ લોકો ટેક્સી ફેર બધું આપે તો લંચ નું પણ આપે બધું હવે વાપર્યું કે ના વાપર્યું तो हूँ तो बहुत सरल आया टेक्सी नु बतावे जुदूतर कहवा तो शू वर्ष एक वक्त फरवा पैसा आपे तो लेवाइए दादा दादा इन का कंपनी बतावू पड़े की आना था कंपनी ने एमने आपू तो टेक्स भरवो पड़े पड़े जो आम कहे कि आम वायपरा था कंपनी ने बाधो नहीं ઓહો એ ઇન્કવસ બાદ આપે હા ઇન્ટરનેટ બાદ આપે એટલા એટલે શું કરું આવવાનું શું કરું એમ આ તો આ આફતે સે કઈ છદે બધું છદે ટેક્સી લેખી બદારો લખાયો છે બદારો બસમાં ગયા હોય ને ટેક્સી નું મળતું હોય તો લઈ લેવાનું એવું બતાવી ના મને વાંટે તો આ બધા કરે છે મેલે થાય છે આ પે ટેક્સી લેવા તો જ આપે એટલે શું પડે લે આ બદારો આપ તો ડોક્યુમેન્ટ મે લખી જોનો ન ના ના હું લે કેસ તારે બધા લે છે કે આ બધું બધું કામકાજ ચાલવાનું ને બધું સત્સંગ કામકાજ ચાલવાનું આ પ્લસ પેલું પગાર નું હોય એમાંથી પણ થોડુંક જાય આમાં બધું એક એટલું તો નક્કી જ રાખ્યું છે કે એક પૈસો એટલે જેટલું સરપ્લસ આવે કે જે પણ આવે એટલે પછી કંપની નો જે વ્યવહાર છે કંપની આપવા માટે બંધ થાય છોડી દો તમે ના ના વિષયો વિષયો એટલે વાંધો નહીં અમને કઈ આડે નહીં આવે દાદા પાસે આ સારું વ્યવહાર જે કાળમાં જે ચાલુ એ કરેક્ટ કહેવાય કરે છે પૈસા <laughs> <laughs> <laughs> ભારે જવાય કે સાત સોલા પછી વાંચી શું બધા એમાં જરાય કે અમને પકી ની સીટી જરાયે એવું જાણે શું જાણે પણ આ તો આ કમા થયું ત્યાં પછી આવું આવું રોગ થયો ના કેવાય રીતે કોઈ ભાઈ બધા હોય સારા કે ખરાબ એટલે કર્મ માત્ર નું બંધન તો બેસી જ જાય ને આ બહુ માં કરેલું છે અને એનું પછી સાફ કરવું હોય મહાભોગી રહી હોય નાખ્યો પછી લખી શકાય કે મારું મગજ એક થઈ ગયું ઝઘડો થઈ ગયો માટે બતાવીશું તમે તમે આવતા રહે ભગવાન સબ જીવ કે અંદર આત્મા દેખ સકતા જો આત્મા કલ કે કલે દેંગે બસ નહી પાછી પાછું થઈ ગયું છે ગરમી થઈ ગયા ને લખી કાત આરોપી અલૌકિકમાં ક્યાંક ક્યાં હાલ અલૌકિક મેં કાલ હાને કાધિકાર હૈપાસ અલૌકિક ચીજ હૈ અલૌકિક જેવું છે ક્રિએશન નથી આ બੰનો ખેલ છે ઓ આપણે કહી શક છે કે ભગવાન નું જે વિજાયન છે એક મેનિફેસ્ટેશન છે માય એ ખોટું નથી બનાવ્યુંર જ એક છે બીજુભાઈ છે ને Manifestation non-manifestation Manifestation non-manifestation Manifestation non-manifestation and and is is is is is all one. Manifestation and non -manifestation is all one. one. The the the The correct by relative not by real By relative not real real the ઇઝલ itself. God has not puddled this world at all. Only scientific, circumstantial, evidence, is. scientific, circumstantial, evidence. Love, love, love, so what Va... is... The a world is such a thing. The world is such a thing. The world is such a thing. The world is such a thing. The world is such a thing. આત્મા રિયલ સત્ય વિનાશી સત્ય અને રિયલ સત્ય પણ તરફ એક જ કરે છે બધું એટલે એક નાન નથી આવ્યું એક નાન મળે તો પછી કોઈ ચૂતા નશક્તિ જ નથી ક્રિયાશક્તિ ભગવાન માં કોઈ પણ જાત ની ક્રિયાશક્તિ છે નહી ક્રિયાશક્તિ નો આવે એ જ્ઞાન થી ભગવાન કે અંદર કોઈ લગા કે ક્રિયા શક્તિ હાઈ શક્તિ કા જબ આરોપ કરેગે તો ભ્રમિ ભગવાન રાતા પરમાનંદી હાઈ કૌન કરતા આપણો શક્તિ હૈતાજી હૈ દિન પુનનએ પાપ પુત્રને પાપ જે કરાવરા પુન્ય એ પાપ ઇતસબકા એક કરાવરા કોજે નિફે નિફેને એ જ કરાતા કોજા નઈ કે કોજા નઈ કે પુનનએ પાપ કોષ છે નાય નઈ દેખશે કોજીજેન સે પુતસન કોજી કોજીજેન સે પુતસન હોય આપોને કોઈને ચલાવું પડે એવું છે ભગવાન ની વચ્ચે જરૂર ભગવાન ચાર વેદના ઉપરી હોય તે જ કહી ચાર વેદના ઉપરી એટલે વેદ ચાર વેદ શું બોલે છે ઉપરી ને પાસે જઈએ ત્યારે તમને કે ચારે ઉપરી આ બધું કરી આપે કારણ માં કોઈ પણ શાસ્ત્ર માં આત્માની વાત ત્રીસ ટકા થી વધારે છે આત્મા શબ્દરૂપ નહીં હોય તો આવું જ્ઞાની સાબરણય લાખ અવતાર એ કહે કે હિમાલય માં ભરો ગમે આ આત્મા પ્રાપ્ત નથી થાય એવું કહો અમે દુનિયા હિમાલય સંત કૃપાથી જ બની શકે એમ કે છે હા સંત બધા ભણે છે પણ સંતો ની દ્વારકા કે દુનિયા કોણે બનાવી છે ભગવાને બનાવે એમ કે છે નાના છોકરા કે છે નહીં એ કે જ્ઞાન હરકુલ છે નાણાં છોકરા બરાબર મોટું બહાર ગુને કાલે આવો ચાર ચાર પાંચ વાગે લોકો ને ભાઈ સમજી જાય છે So that people remain under the phobia and fear. fear and, phobia and fear so that they won't miss, miss, miss. Uh, it's not easy to try or that idea. It's not easy. No, it's very difficult to come to the facts. Come, come to the facts. Can it or remove? He can put the facts before you as required. As they are, as they are existing. What is it you want I'll to say? Malkanity, yes, sir. Malkanity, yes. Say what yes. you want. हा से दैट इज आई वांट ओनली योर ग्रिस एंड ब्लेस आप ने कृपा ना आशीर्वाद दिए जी हां उस देन पादेंस ट्राई जब आप भगवान ने भक्ति घनी कहा हमारा अमर कोई मौत तो बेटा इमॉर्टल आईना क्या दया समझो अह ये करिए दाबीर भीエル मेटो मत एल मेटो मैटर ये حاجه मतलब पता है शायद બોડી કોન્સન્ટેશન અક્રમ સાયન્સ અક્રમ અક્રમ પ્રોલ્યુશન ગર્જન કરતા સાવના પર તા નો ઉધારી નકો ઉધારી લઈને ઉધાર ન ઉધાર લઈને ઠાકી ગયા લોકો ઉધાર ક્યાં જන්නේ ક્રિયા એવર ઉધાર લેને છો કોટ ઉધાર લેને છો ઈ રોટરી ઇન્સ્ટ્રુમેન્ટ લાની લાની રેડિમેન 360 ડિગ્રી 360 ડિગ્રી એન્ટર એન્ટર દાદા બબરામ 360 ડિગ્રી દાદા બબરામ 360 ડિગ્રી કમ્પ્લીટ ઓપન એંગલ એ 3 કમ્પ્લીટ એંગલ પ્રગટ જ્યોતિ પ્રગટિલા દાદા મસ્ત દાદા પ્રગટ થવા જોઈએ અંદર થી એમના રજા અહિયાં દીવ હડાશે that baba ek ka plot mara khyazik hai duniya hai jama sa duniya this is world that no you got a picture that is the other one you don't want the old one par bolo de please don't want old one it just want old one don't want old <laughs> are wala je re god god re wala what is god <laughs> what is god yeah. what is god what is duniya bhagwan no swarup hai yeah. em malkan se duniya bhagwan no swarup hai ye yeah. apman karta parovad it is like insult hai baat insult insult ka baat these that are six permanent and these are six temporary <laughs> one ketan tat ketan consciousness eh ketan it consciousness kaise hai bhagwan એનું નામ પરમાણુ આવી છે પરમાણુ એક ચેતન એક પરમાણુ પાંચમો ચેતન અને અચેતન તેને લાવનાર કે શું છે ગતિ સહાયક કરે ગતિ કર્યા વળામેન્ટ કોઝ ઓફ ધમેન્ટ એ તત્વ છે પરમાન ગતિ સહાયક હોય તો પછી ગતિ કરે માટે સીધી સહાયક છે There are six Eternals in this world, not seven, not five. This is the last thing to know. All you know these six things, nothing more is to be known. That is the last thing to know. What time do you? That is the last thing to know. અને અવસ્થા બધી છે વિજ્ઞાન ખાલી કાંઈ વિજ્ઞાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધું વિજ્ઞાન ના આધારે મૂકેલું છે એક રૂપક મુકેલા છે ક્યારેક વાત નથી એટલે વાતાવરણ જે હોય સારું વાતાવરણ થાય Good old days you should say, Indra Bhagavan is dropping water and then free of rain. But now it is a fruit scientifically, that it is, uh, <coughs> it is a cause of rain. Mm -hmm. It's neither giver of uh, fruits of the karma nor the giver of the karma. That is not the karma of that karma. Te vada mara paap, vada dhuva vada paap, karma bādi rākhe. પાપ કર્મો મારી નાખે પણ ભગવાન પાપ કરનાર નથી આપનાર પણ એ નથી પાપ કર્મ થાય ને તો મારવા ના પડે ભગવાડન થાય આજે મનમાં જે ભાવના જાગ્રત થઈ જાય આ મનમાં જે ભ્રમ પે દાખલો છે એ ભ્રાંતિ જતી રહેવી જોઈએ આપણે કૌન આપણ ભગવાન ભગવાન નહી બોલતા નહીં બોલ્યા બા અમારા આત્મા હાથમાં ભગવાન અવતાર તરીકે આવે છે જયારે કેસે તારે સમજણ પડે અવતાર તરીકે કોઈ આવ્યો નથી ઘરે માને તેને ઉતરે નઈ જો હોય નહિ પોતાના હાથમાં અવતરવાનું હોય તો મારા પેટે કોઈ આવી શકે મારા પેટમાં દીકરી ભયંકર પીડા આવનાર આવે રાજી બધાને પોતાના કર્મો નથી આવવું પડે અને અવતારી કોને કેવાય છે બાકી વધારે અને અવતારી કેવાય અવતાર ત્રણ છે બાકી હોય અવતારી કહેવાય ના મારી સ્વામી કૃષ્ણ ભગવાન કહેવાય બરોબર ને કૃષ્ણ ભગવાન વાળી મહાવીર સ્વામી વાળી બની પડીબલ વાત જોઈશ ભૌતિક શક્તિ નહીં ચર્ચા અંદાજ કરવાની શક્તિ નથી ઓળખા નથી apart from this why would it have got galaxy ના થયું ઓછું ભય હોય ખોરો કાઢ હોય જણાવો ને મોરો કાઢ જણવાશે और पापो बस्ती बुक कर देंगे बाप बुक धरा के बस्ती बुक कर देंगे अगर किसने पूरा निगाए ना तो न्या सब पाप को देगा कल हो जाएगा हम चालीस साल से ये बॉई का मालिक नहीं है ये मालिक नहीं है માલિક નહીં તમારે એવું થયું છે ને જોડાય છે બંધ હોયગા કરેગા બિલકુલ બંધ હોયગા તો શાંતિ રહે પછી તો શાંતિ નહી પરમાન શાંતિ તો ઓ ઓ કોઈ હોટલ મે જાતા તો આ થી હોતી હે આના પરમાણંદ હો જાય પરમાણંદ કોઈ ગાડી દે દે તો નહી પરમાણંદ કોઈ ઘર માયા તો પરમાણંદ પરમાણંદ પાછું ક્યારે તમારી બધી વાત સાચી છે તમારી વાત બધી સાચી આવે છે ફેરફાર છે બસ થોડો ફેરફાર છે આવતા બધી થાપે રસ્તા માઈ લઈ ગયું બધું આવતા બોલ જેને મો હોય તેને મો હોય તો પ્યાર તારા તો બધડ જોયા છે કેદી આપી દીધો બધી મારે દેવા છે હવે તે ના પેરાય કે અમને પહેલા ડોક્ટર માં કેટલા દિવસ બહાર સર્યા જ કરેલા મોયાને કઈ કઢ તો હાઈ કોઈ હાઈ કોઈ ચા ડોન તાતે લે ડોન ગરત તારા પાંકર હે નથી તો નથી આપેલું છે બેઠું એમાં આપડે આપડે આપડી વાત કરું ને તો પછી પહેરવું નહીં ને દાદા તો પછી કોર્ટર જ પહેરવું દાદા એ શીખવાડ્યું છે ને આ ચાર કલાક સ્વરૂપ નથી હારેલું આપણે જ છીએ એવું નહી હારેલું ભાઈ આપડે હા જયારે એ ગરમ હોય તો આપડે ગરમ કરે પણ તે આપણે આપણે નથી હારે ગરમી તો કરે છે પણ આપડે મારું સ્વરૂપ નહિ કે ગરમી નીકળી જાય આ રસ્તો આપડે વિતરાક માંગ ને સાતા ના છાતા છાતા ને અળે લાગે નો કાચો પડી જાય છે બે વર્ષથી છે દાદા બુદ્ધિજી એનો કર્મ ઉદય ભેદ બુદ્ધિ થી આપે છે બધા આપડે ભેદ છીએ ભેદ બુદ્ધિ ચૂકી જાય